હોય પણ એના ફૂટે આ બાળ જ છે ને એ જોઈ ગયો એટલે મૂળ સ્નાતા થયો આ મેય છે અને આગે ખરેખર પાંચ દિવસ કેન્દ્રિયો હું ભણું છું કરું છું વ્યાખ્યાન કરું છું કથા કરું છું જાત કરું છું અપવાસ કરું છું બધું ધરનારોગા બઉ જગ્યા પોતાનું મન પોતાનું ખાય પીએ છતા પોતા દુઃખદાય એવું બને જ નઈ છે મન દુઃખદાય છે आपको से आखिर जगत मरु मना देहा गलित विज्ञाते परमात्मा परमात्मा क्या देखाए देहाभिम गलित क्या દેહાભિમાનો જ હોય મન નું ઓપરેશન કરવાનું છે જ નહીં ત્યાં દેહાદી નો અભિમાની ઓપરેશન કરે બેઠો હતો ત્યાં સુધી જે જે સાંભળ્યું જે કર્યું એ બધું રિલેટી છે અને કદું કામ લાગશે નહીં માટે આવે તું કોણ છે એ બાબત માં શું કરવાનું આપડે આપડે ખરા સત્ય રેલવે એને શું કરવાનું એટલે આપડે સત છે સત્યિદાનંદ સતિદાન એટલે અનુભવી આપ્યો ત્યાં ખોટું છે એવું સમજેલું ખોટું છે વાત અત્યારે જોયું બચીસ ટકા હોય અત્યારે ખોટી મને ઓછું કેવાય અનુભવ થવો આગળ જગત ખોટું છે એવું સમજાવું તો મહાન જ્ઞાન કેવાય એના સત્ય તરફ અઢાર કરે દોકાણ બહેરા નીકળે જે કરું બધું બધું ખોટું છે એટલે હું જે અથા રે છે બધું જ રમ કોના માટે રોંગ કે આ સ્ટેશન આવ્યો તેના માટે રોંગ છે એ સ્ટેશન ભરતો હોય તો હજી રાઈટ સેન્ટ્રલ આવ્યો હોય તેના માટે બધા સ્ટેશનો રોંગ છેલ ના આવ્યો હોય અને બોરી હોય તો બધા રોંગ ના કે એક જગની શું તેનામાં તો નથી સંગ્રહ ના કે બીજું સંગ્રહ જોખમ એક અક્ષરે સંગ્રહ કરવા જવાનું આત્મજ્ઞાન એ સિવાય અત્યરે સંગ્રહ કરવા જેવી કોઈ ચીજ નથી આત્મજ્ઞાન એકવા હોવા જોઈએ કે જેના અહંકાર અંકો શૂન્ય થયેલો હોય જેના બુદ્ધિ ખલાસ થઈ તો એનું અત્યારે એ બધું સાંભળ્યા પછી અખતરી હોંભળવા જરૂર છે જે જાણ્યા પછી જાણ જાણ કરવું પડતું ના પછી જાણવાની જાણવાની ભૂખ જ ના લાગે ફરી આખા જગતના સાહેબ જાણવાની ભૂખ રહ્યા જ કર નહીં વાત કરવામાં આવે ત્યારે જ્ઞાનની ભૂખ મળી જાય શંકા બનતી જાય બધું બનતી જાય કમ્પ્લીશન આવી જાય કમ્પ્લિશન રિપોર્ટ હોવ મળી જાય આપણે આત્મા આવો શું મતે નહીં કોઈને એ જાણવાની જે તમના એ મટે ઉત્પન્ન થઈ ને અને એ જ નિશંકતા નિસંગતા ઉત્પન્ન કરે એટલે અસંકતા લાવે અને તે આવત સત્ર સમાધાન થઈ ગયું એટલે થઈ જ્યાં મન જાય ત્યાં સમાધાન એના કરતા સમાધાન પામતા પાટા નથી આદાર આચાર્ય મહારાજ હતા સંસ્થાના લોકોને કઢાપો અથં મઈ સ્થિતિ એને કહેવાય ભગવાન કેવાય ને કઢાપુ અથંપ માટે થઈ લીધો મટેલું નહીં ઓ ને ક્યારે પણ જે મરવાનો છે ને તેને આપડે કહીએ પણ કહીએ ક્યારે પણ મરવા માટે જન્મોત્સવ પણ નહીં ભાઈ મેડિર બોલિયા ને એકરે એકરે મનોયાતિ તત તત સમાડે એ બહેસ કેમ કરી પોસિબલ નો ઇમ્પอสસિબલ પણ પોસિબલ લાગે હુ હા પોસિબલ થાય થાય કે ઇમ્પอสસિબલ લાગે એવું છે હે ઇમ્પอสસિબલ લાગે એવું છે કે પરમ બзде પરમ હા એ ઇમ્પોસિબલ પણ અહીં બની શકે એટલું અમને ખાતરી અને ત્યાં તો બની શકે નઈ આવું કેવી રીત બની શકે અહીના લોકો એટલે ખાતરી કે આવું બની શકે ખરું ભાઈ મારે ના હોય તો કોઈ બને તો કયું કે મન જાય છે મન કશું હવે એ કરતું નથી ત્યાં કશું પાછું આવે છે તમારી લઈને આવે છે ના હવે કોઈ વિકલ્પ થતો નથી હા એટલે તમારા લઈને આવે જે મન નું સમાધાન એવું ના થાય નિવેડ્યા જાય જે આપણું જ્ઞાન છે ને ત્યાં તમને તેથી જ્ઞાન હાજર રહે આદર્ એનું નામ જ્ઞાન ભૂલી જોઈએ એનું નામ જ્ઞાન નહીં ભૂલી જોઈએ એનું જ્ઞાન જ્યાં જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે गीता में आखिरी श्लोक है कि जहां योगेश्वर कृष्ण है जहां पार्थ धनुर पार्थ है वहाँ चत्र योगेश तत्र श्री बिजोर्भूति भूति नीति मंदिर मोहन तो इसका खुलासा જ્ઞાન યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન હોય ધનુ અર્જુન હોય તો ધર્મ નો વિજય થાય છે ધર્મ શ્રી જય વૈભવ ધર્મશ્રી જય વૈભવેશ્વર કૃષ્ણ છે ત્રણ શ્રી બિજોર ભૂતી ધ્વા મંત્રી નંગ્વેજ બોલતે ગુજરાતી બોલો હિન્દી ધનુર્ધ છે જ્યાં જ્યાં પ્રશ્ન છે યોગેશ્વર પ્રદ્ધ છે ત્યાં જ્યાં ધનુર્ધર પાક છે ધર્મ ત્યાં ધર્મ ધર્મ શ્રી ધર્મ શ્રી જય જય વૈષ્ણવ આ સમજાવ પ્રશ્ન હોય નાની પુરુષ એટલે પ્રશ્ન કોઈ પણ જ્ઞાની પુરુષ હોય બુદ્ધિ વગર નો અને જેમાં અહંકાર ખરાશ થયેલો હોય કૃષ્ણ આપી છે શું કયું એટલે એ જ્યાં હોય ત્યાં કા ખા ભરનારા હોય એ બધા પાક જવાય છે ત્યાં તો પાપ એટલે સાંભળનારા અર્જુનજી વાત અર્જુનજી વા જેને અર્પણ કરી લઈને વર્તે છે પૃથ્વી પછી આ બધી ચીજ છે કે સંસાર ના સંસાર ના રોગો નાબૂદ થાય એવા એવા એવો દવા તમે ઔષધિ તમે આપતા હશો પણ આ ભૌરો નાશ થાય એવી ઔષધિ આપી શકો છો આપો છોરોગ નું આપો છો ગૌરોગું છું પણ આ દિવસે આપું છું પણ નબળા થઈ જાય શું કરો બે ગૌરવ ન આપે પૂર્ણ આત્મસ્થિતિ નિજાન કઈ સ્થિતિ છે અત્યારે નથી એટલા માટે ની સ્થિતિ ની વાતચા કરી પણ હવે અનુભવવાની વસ્તુ છે એટલા માટે હંમેશા સતત માંગી રહી છે એટલે વર્ણવેલી વસ્તુ તો ઘણી વાંચી છે પણ અનુભવ આવે એવી સ્થિતિ કેવી હશે કલ્પના માં હશે ત્યાં સ્ત્રી નથી હોતી છોકરા નથી હોતા મકાન બંગલો કચ્છ નથી નાવા જવાનું બાથરૂમ રૂમો કટલું થયું તારી વાત સાચી હવે તારે આ જો અમારું પૈકી નગમતું હોય તો તને બિલકુલ સમર્થ તો હંમેશા સરસ એમ કે વન વિદાઉટ જેટ આપી દેતા હોય હોય એ તો તરત જ આપી દેખાય વિલંબા કરે તો પછી નથી સમજતો માની વ્યાપુરતા અમને તો લઈને ફરસાવીશ ઓગણીસ ના મતલબ પછી તેનો શું વાર્ત એ કે છે ઓગણીસ માં તો લખ્યું છે કે જેને ખરેખર વ્યાપુરતા હોય છે એને તો કે છે તરત જ આપી દે છે આપી દે આવી બીજા છે એવું ઘેર કહી ગયા નહી જે અમુક મહઉર્ત છે મોહર્ત ટાઈમ એ માટે કરે છે તો આસુ કરે છે ત્યાં તો વિમુખ થઈ જાય છે કેટલા અવતાર થશે આંબલી ના પાન જેટલા અવતારમાં ઓ તો મારો નિયડો આઈ ગયો ગયું ને કે આપડે પાંચ જેટલું ને પેલું ડિસિઝન નતું તો એવું નથી અહી This is the cash bank of divine solution. This bank will drive, I mean, you check line work. If you don't have money, you don't have money. You check line work. I mean, that's right. But even Aravindo also tells that one has to constantly aspire for that. And if we leave the house, then it's of no use, no? So we should constantly go with a very staunch, yearning house, or with a very, I think, prayer that we should. Definitely. Aravindo. <laughs> <laughs> અરવિંદ એવું કહ્યું કે તમારે આ વસ્તુ ક્યાં સુધી રાખવું હશે ક્યાં સુધી બધા લાભાર મરત કરતા સુધી તો લોકો એને પકડી ને દવાખાના ગાડા ને દવાખાના કરી દેશે એના માટે ચડી લે ને સતત એના માટે આવશો એવું જંગલમાં જઈને પોપ મુકે તો નિરા હાથે રડવા દે આખી રાત બધા લીત રાગલમાં જઈને પોખ મુકવા દેવું ત્યાં અને જો મરી જાય એવું પણ કીધું છે કે ભાઈ એમને સદત તડપે છે ત્યારે પણ ધારો તો આપી શકે છે પણ આ કૃતિ <laughs> परमात्म जो खूब जड़प हो वस्तु मेलवा तो के परमात्मा तो यो समर्थ के गमे तेरे आपी सके पीछे आ के करता है था था we are constantly whiffing like anything, but you people are not hearing, you have perfected personality. Every now and then we are whiffing like anything, we are often also we are whiffing. But you people are not at all hearing, you have to see where we are going and approaching this authority. Where is that before? You tell us. You tell us then, if you are perfected, that is the reason why you have come over here. थीके why? We are totally attracted to you because we consider you as a magnet. थीके थीके थी તમે અમને કેમ કરતા હો છો અમને કેમ આપતા બધા શાસ્ત્રો મીચ્યા છે બધા ગુરુ પણ મીચ્યા છે બધા શાસ્ત્રો મીચ્યા છે બધા ગુરુઓ મીઠ્યા છે એવું માની હવે અમારે ક્યાં જવાનું તમે કેશો ચાલો ત્યાં અમે જવા તૈયા છે તારે તૈયારી છે આપવાની અપાય આપવાની નહિ આપ જોઈએ તપાસ કરીએ બબેન્ટ આપીએ સોરી What is that discipline? It is the person who is doing that kind of He is both in the position of the purpose. He will be in this, this position or that position. He will be turning round over here and there. You stay past this, tell us. That three-form and complete over here and here and there, but in that absolute field. That's okay, eh? I have to say that. I have to say that. One minute. One minute. One minute. કારણ કે વડોદરા માં છે એટલે બધા મને અનુભવ બધો કરું ના તું હું તો જાણું કેટલાક દર્દીઓ કાઢવા માટે તડપાવાનું બઉ મોટી વાત છે મંત્રો બોલવા પડતો ને એટલે તમારે પાંચ વખત મંત્રો બોલવાના ્યતાણ નમો સિદ્ધાણ નમો આયારી નમોજાયાણમ નમો લોે સવ સાહુણ નમો અર્યતાણમ गो जेताराम नमो जेताराम नमो आर्यानम नमो आर्यानम नमो वत्जानम नमो वत्जानम नमो ए कबो साहुनम नमो ણમ નમો અર્યતાણો નમો સિદ્ધાર ણ મંગળાન સરળમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાદેવા નમો ભગવતે વાસુદેવાય ભગવ વાસુદેવા નમો ભગવતે વાસુદેવાય વાુદેવામ શિવાય શિવાય નમ શિવાય શિવાય નમ શ્વાય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 નિજાનંદ પ્રાપતિ થાય એ કોઈ ને પાછું ખરા ખુટામ કેવું પડ્યો જ્યાં નિદાનંદ ની પ્રાપ્તિ આપવા બેઠા છે તો હા એ માગ બીજી ટિકિટો કઈ માગ કરે છે નથી માનું કે પ્રત્યક્ષ દેખાય તો માનું અરે ભાઈ કૃષ્ણ ને તો માનો તક ના કૃષ્ણ મારી ને માનતો નથી કૃષ્ણ ને સીધું માનવ કોઈ વસ્તુ નહીં હું જોઈશું માની હું રહું છું લો એ મારે માનવું ના માનવું છે ઈશ્વર લેવા દેવા નથી કારણ લો કે કોણ પૂછનાર રાજા રાજા ગ્રાહિ કોઈ પૂછ્યા તી ને રાજા ને જોગે કે એટલે ભગવાન નામ જ ના થાય પણ જયારે મને દેખા છે કે ના માવી ના હોય માવી ના પણ પ્રતિનિધિ હશે તો મારે એક્સેપ્ટ કે માવી ના પ્રતિનિધિ મેં જોયા કે છે અને લોકો ને કેવા મા પ્રતિનિધિ મેં જોયા એ હશે પોતે માંગી મહી પણ મને પ્રતિનિધિ તરીકે દેખાય છે મારી દ્રષ્ટિએ પ્રતિનિધિ છે બઉ થઈ ગયું એમનો હાથ સેક્રેટરી હોય તો ચાલે પ્રતિનિધિ સેક્રેટરી હોય ને તો સાહેબ ચાલે હિંમત મારા દાદા ભગવાન અહીંયા આગળ બેઠક કરી એક બેઠક શું સાર કાર્ડ એમાં બધો શું સારા એક્સેક લોકો ત્યાને છોડી દે મો એ વખતે નહી છોડે મો ખરો ને ખરેખર નઈ મોડો પડી ગયેલો વિચાર ફૂટે પણ બધું મોડું પડી જાય ઇન્ટરેસ્ટ ના આવે ઇન્ટરેસ્ટ આવે એને હું જાણું પાછું ઇન્ટરેસ્ટ આવે કાર્ય કરું કરે થાય ને પ્રોબ્લેમ ઓછા થઇ જાય ડબલ થાય ભારત ને કી કર્યું છે સાહેબ આવે છે બધા તમને વિચાર આટલા બધા ત્રાસી ગયેલા લોકો શું ગરમી ગમ થાય થોડા કહે કેવા માણસો સદી ગરમી કે છે બધી ગરમી છે એમ બસ તમે કંટ્રોલ રજુ કરો તમે કંટ્રોલ હજુ કરો આટલો પછી બોલવા ફરિયાદ કરે રહી ગયો નઈ બરાબર તેથી નોલેજ રાખેલ મેં બોલ હા બોલ્યો ફેચાલ જંગલી ફેંચન પાઈન બોલે ખરેખર તમે બધા કઈ કઈ જાય બધા ગરમી છે બઉ ગરમી છે બઉ ગરમી છે તમે કંટ્રોલર શું કરો ત્યારે હાથ થોડું હા અત્યારે મારા સદીપી બધા એમ દાદા બાર પતવી જશે ને? બહુ જ જ્યા સ્ત્રી કર્યા જ્યાં ભાઈ આપણે પ્રભાકર સત્સંગી છે ના વધારે શું પગાર વધારા છે ને તો અત્યારે તગે લાગવાનું નહિ એટલું ચાલે દૂર છે પગે લાગવાનું ત્યાં કરે આ નમસ્કાર કરો હા બઉ સારી સાચી વાત લેખકો આપડે દસ ગયા કઈ લેખકો ગુલાબદાસ બરાબર સમજાવ્યું મને પૂછ્યા છે એકલા ના આપી મને પણ મોકલે લો એમ શું શું કરે બઉ બીરું બીરું બોલતો હતો એનું જોઈ જોઈ ને પછી બોલું તું બોલતા હોડે તું ના લાયક છે શું છે જોડે એવું દુષ્કાળ તમારા બાપિયા રેતા સવારે